ચિંતા કરે મારે જે કરવું છે આ તો આવી વાત છે વાંચ્યું પણ એકડા છે કેવી વાત છે હું એકડો કરી આપું પછી મીડા ભાઈ રહ્યા છે સારા મીડા બાર બાર કાપી લીધી હા હિન્દુસ્તા મોટી જબરજસ્ત પેલી ઓગસ્ટ સુધી બે વાર તો થશે ફોન કરશું દાદા નક્કી કરે ત્યાં ખબર પડે સાડી પાંચસો માં કેશ્વાસ પરમાત્મા ઉપર વિશ્વાસ રાખે દાદા પરમાત્મા એક ચાર કરે આપવા અને પાપના ઉદય આવે છે હાથ ગાલતા નથી ક્રિએટર ફક્ત એ ગૃહ શર અંદર રહી અને કરે છે શું તારે જીવ ને જોઈએ તો પ્રકાશ આપે છે પ્રકાશ નો તારે જે ઉપયોગ કરવો તે કરે જો એમાંથી આનંદ લૂટ કે શાંતિ લૂટ કે તારે તારી જોખમદારી પર અને તારે શરીર ધંધો કરો તો તારી જોખમદારી તારી જોખમદારી પર આપણું કરી શકે અને તારે મુક્તિ જોઈએ ત્યારે મારું નામ દેજે મુક્તિ દાદા ભગવાન નું નામ દઈ રહ્યા છો આ દેખાય છે દાદા ભગવાન નાય આ તો મંદિર છે દાદા ભગવાન ધ્યાન કેન્દ્રિત કેમ દેખાય કેન્દ્રિત કેમ અત્યારે કેમ નથી રહેતું મન એકાગ્ર કેમ નથી રહેતું આમ ભાઈ આનંદ તો થયો ના થયો મનુષ્ય બધું ધ્યાન આનંદ થાય ને આ ઊંચા ઊંચું ધ્યાન કેવાય કેવું અને કેન્દ્રિત આનંદ ઉત્પન્ન થયો એ ઊંચા ઊંચું જ્ઞાન બોલો છો અત્યારે કૃષ્ણ ભગવાન બેઠા આપડે દાદા કૃષ્ણ ભગવાન કેટલું ફળ બોલે એવું એક્સ્ટી વાતો તમે આ તો હજુ તમે દર્શન કર્યો નથી દર્શન કરાવું ત્યાર પછી આનંદ કરો શરૂ થાય હજુ દર્શન કર્યા ને તમારી જોડે સમજ હર હરકા બેઠા હોય એવું બેઠા ઉતરો આ તો કેશ બેંક વર્લ્ડ કોઈ જાડો કેશ બેંક ઉત્પન્ન થઈ નથી તરત રોકડું મોક જોઈતો હોય તો રોકડો જે માંગો એ રોકડું ઉદારતા બહુ લોકો આપ્યું તે લોકોની પાસે કશું રહ્યું જ નથી સામાન મોડા દિવેલ કિલા જેવા મોડા બ્રહ્માંડ નો રાજા છું આખા બ્રહ્માંડ નો રાજા છું ત્યાં આગળ તમારું કલ્યાણ થઈ જાય આ અહંકાર વાક્ય નથી ચાલો વાક્ય છે આ તો ઝવેરીઓ આ તો ઈરાને ઝવેરીઓ ભોન ના હોય તો ઈરાન બોલવું પડે કઈ ના છો નહી તો હીરો બોલે ભાન હોય ને તો હીરો બોલે આ તો ઝવેરીઓ ભવન વગર થઈ ગયા એ મારે જાતે ક્યાં કે કરવું પડે ડર માં આવે એ વાત નહી ક્યાં માગો આપવા આવ્યા બે માગે મથુરા ના તો હું તો ઠેર તમારે લીપ માં ઠેર લઈશું લીપ માં જવું છે ને કે તમારા તો બહુ જોઈ લીધો ચાલીસ વર્ષ માં નામ લખવાનું જોયું જ નથી ધર્મ કેને કેવું જોઈએ ધર્મ કેને કેવું જાણતું જ નથી બે નહીં કેમ છે Sí, sí, sí. Sí. ¿La busca alguna manera de, de quitar? then may the pity suddenly the god has not gotten this letter body not created of this world at all body created correct by christian view point by indian view point by hindu view point not by sex that bag jane the bag jane sex sex plastic jane tare aapni uchchar rahe thi ba naita bhagwan kumhar se banaya hua duniya hai લડકો ભગવાન તમારે જો વાત હું બહાર લોકોને શું કહું કે ભગવાને બનાવી છે કારણ કે એ લોકોને સમજણ નથી કે ભગવાન જો બનાવનાર જેમ કહીએ ની તો લે બધા હોય તેને વાસ્તવિક વાત જાણીએ સર પહેલા તો આપડે લોકો પેશાબ કરો ને મારા ઘટવા નાખી દેવા ગયા છે તેઓ પેશાબ કર્યો ને આપડે ભગવાન રીતિ બોલો રીધી બો ભગવાન ક્રિએટર ની અંદર બતા કોઈ પણ તમારી મારી પાડેટર કે ના દેખાય ના દેખાય એના જ ના દેખાય ક્રિએટર થી ભર્યું ભગવાન નું સ્વરૂપ કેવું હશે દાદા ભગવાન નું સ્વરૂપ કેવું હશે હા એ મારી પાસે જાણવાનું ભાઈ સ્વરૂપ એ ભગવાને બનાવ્યું એમ કે પછી મેં એને કહ્યું બનાવ્યું હોય ન્યાય કરાવવાને બનાવ્યું છે આ જગત છે બીગની વાયું નથી હેન્ડ વાયુ નથી અનાથી અનંત છે આ જગત શું છે તમે સમજ ને કેવું જગત છે નારી થયું પાસે જીભ નથી એવું બોલે સ્ત્રીઓ ની પાસે ધોરણ ની પાસે કરી રહ્યા છે પાકી હાલત માં જો તો ઘરે હિન્દુસ્તાની મનુષ્ય દેશા આ લોકો ફરે છે એ છે આ લોકો હિન્દુસ્તાન થયા બીજા લોકો ફરે છે ને ડોલર લઈ જાય જોડે પૈસા સાથે લઈ જવાય જાય ત્યારે કોઈ નહીં ડોલર જાણે જ મળે જ વા જે કરો છો એને જ ના મળે જે તમે કરી રહ્યા છો ઘર મેળવવા માટે તે ડોલર મળશે બીજું કોઈ તમારું છે નહીં મજૂરી કરવાથી તો મળતું હોય તો હિન્દુસ્તાન ના મજૂરો બહુ મહેનત કરે અમારે બાર રૂપિયા કર્યા હોય તે ના આપે ચલો હજુ કરે રાખી છે એ બંધામાં મારો સાથ થઈ ગયા તે લો સત્સંગ નો સંઘ છે આપડો તે સિત્તેર હજાર ડોલરથી ગયા મદદ થઈ જ રહ્યા છે જો એ રીતે કઈ તમે વાપરી કાશો આ તો આવતા કઈ આ રસ્તે ગાડ્યા હતા ચાલો બે કર્યું તમે બે વર્ષ ની પાસે પીધો જોઈ લો ને એનો સંઘ અમે બિચાર ને સંઘ હવે એ માણસ આપડે તમારે ડોલર નો સંગ ડોલર નો રંગ લાગી ગયો ગયા તારે પડી બધા ખબર ના જાગૃતિ ક્યાં લાગે તમારી જાગૃતિ ક્યાં છે ઉગાડી વાત ઉઘડો બધા કઈ જાતના કરતો નથી આ તો હું લઈને આવ્યો છું તેમાં શું કરી શકશે ઉગાડી વા્યો ઊંઘ જ જે કરવાનું છે નથી કરતા ના કરવાનું છે મગન બનાવ્યું આ તો તૈયાર થઈ છે મગન કાઢ્યું ગાડી આ તો તૈયાર લઈને બીજું નવી તૈયારી ના કરી દઉં આપણે પેપર માં પંથડ વાંચ્યું ત્યારે એક જગ્યા નો મેળ હતો એકદમ ઢોલ મારતા એને ખુબ માર માર કર્યો પણ એમ ભવન ના હોય ભૂલ બદલી ગયો એનું મારું શું થાય એવું ભાન જ ના હોય આપણા પછી જેલ માં ભાન જ ના હોય બુદ્ધિ હોય ને એમની બહુ બુદ્ધિ બાહ્ય બુદ્ધિ હોય ને આપડી આંતરિક બુદ્ધિ હોય એમની ભાહ્ય બુદ્ધિ હોય મારે મારી ને એમ કેસ મારતા આપણા હા લગડા કારણ કે આપડે પરમાનન્ટ બરોબર છે એવું જ હોય એ આખો દાડો ઇન્દ્રિયો મસ્ત મસ્ત હોય મસ્ત હોય અને તમે ઇન્દ્રિયો મસ્ત ના હોય Ha, ha, ha. નથી પડેલી નામ નામ નામ વિષય એમનો કેવો હોય આપડે પતંગિયા હોય ને પતંગીઓ પતંગીઓ નઈ જોયેલો લાઈટ દેખે પાછળ બધા કરે એવું હે એક ડુંગર હોય ને તેના આવડું આમ સીધું નીકળેલું હોય મોડ્યા થી મોડા ની મોડા ની કોઈ સાંભળવામાં મત કોઈ જોવામાં મત ઇન્દ્રિયો ના જુનારા માં મતદ હોય મતદ હોય પાઠ ના વિષય માં જીભ ના વિષયમાં હોય ઇન્દ્રિયો ની વાત નીકળી તો જીભ ચામડી હવે માણસ એક મોડે થી ભગવાન નું નામ બોલતો હોય હરે રામ હરે કૃષ્ણ ગમે છે જો તો કોઈ બીજી વસ્તુ હોય અને ધ્યાન એનું બીજા હોય કઈ ઇન્દ્રિયો નું ફળ કે માણસ મોડે થી ઇન્દ્રિયો છે એમાં માણસ મોડે હરે રામ હરે કૃષ્ણ બોલતો હોય આખ બીજું કઈક જોતો હોય અને મન થી એક બીજા વાત હોય તો કે આમાં એનો કઈ ઇન્દ્રિયો નું કે કઈ મળે પછી એક વિસ્તાર ના બધું હવામાન હોય વિસ્તાર માં આ બાજુ કોણ નાખ્યા મીઠું નાખ્યા હોય તો મીઠું ફરી નાખે ને ના મળે તો નહીં ગયું મીઠું નાખી નાખીએ પણ એમને દેભાન કે દેખાય આવેલું જાય અમારે એક માં રહેવું જોઈએ શું કહે કારણ કે મોના છોકરા ને મોટા એ દબાવડા મોનો મોટા ને મોનો માં મોટા થોડા અવરું બોલે પણ મોટા થી અવરું ના બનાય શું કહે મારા થી ના દેખાય દાયા દાયા છે એમ કરવું શું કહ્યું પંપારી પંપારી પણ લેવું પડે બચકું ભરે મોટા માણસ તરીકે મોટા માણસ છે નાના માણસ ને વિનય થી પંપાડવા બચકું ભરે તો એની નાના માણસે એને સમજવું નહીં હતી મારા માસ પણ એવી નહીં મગા મેં ચક્કર છું લઉં પણ એવી નહીં મગર મારું વહુ પણ મગર તારે વિ નહીં કરવાનું તમારામાં પંચોતેર ટકા છે તો એના પંચાવન છે રાતે આપડે અંધાર નીકળવાનું હોય ખાડા ખબરી હોય તો આવી હોય ત્યારે ઓછી દેખો ત્યારે હાથ ના ચાલો છે ઓછું દેખાતું હોય તો આપડે હાથ ના ચાલુ કે આપણે કોઈ ચાલતા કેવી કેમ કેવો પગાર કરીને તને ડ્રેસે એ તો જરા વિચાર કરે ના ચાલુ છે શું એ પાર્ટનર નથી એ પાર્ટનર નથી બરોબર બરોબર હા દાદા લેવી જોઈએ કાળજી લેવી કાળજી લઈ અને કાળજી ને ગેરસમજ થતી થતી હોય છે કાળજી બંધ થતી હોય આપણે ગેરસમજ ઉભી થતી હોય આપણું આપણો વિનય નો સમજતી હોય આપડે વિનંતી હોય કે ભગવાન નું સ્વરૂપ શું ભગવાન નું સ્વરૂપ શું છે ભગવાન નું સ્વરૂપ વિધાઉટ બાય વિધાઉટ બાય માય છે માય છે બધા જીવડો માય વર્ગી જીવડો માય ના ભૂસા છોકરાઓ મારો મમતા નથી પણ હે મારું તો કે છે નહી તો મમતા તો આપડે ઉપર સાહેબ હાઈ નો તારે ખબર પડે મમતા સાહેબ નહીં ખબર પડે મન બસ રીતે કરો આવનારા મનના દરેલા તમે રહ્યો ત્યાં સુધી મન ઇ ફિઝિકલ કમ્પ્લીટ ફિઝિકલ માઇન્ડ ઇઝ કમ્પ્લીટ ફિઝિકલ સાધારણ બદલ માઇન્ડ ગરબા કેવી રીતે થયો કયા છોકરિયામાં આવું ભેડ ના હોય ભગવાન ભગવાન આખો જાડો મોટર હોય હોય પણ એક બાજુ નાની રૂમ માં ચિંતા નું કાપવાનું કાર્ય માલ પહેલા જ કરે આ માલ ક્યાં હતા ગોડાઉન કઈ આપી દે કોઈ લેતા નથી એક્સપર્ટ એક વાય લેતું નથી ચિંતા ના કારણ ચાલુ છે હવે એક ફળ ચિંતા કરવાથી જાનવર ભણવા આવે ચાર પગ બે પગ ને ચાર પગ ને પૂછું ચિંતા કરવાનું ગુણો એનું ફળ શું ચિંતાઓ તો કેટલી પછી કેવું ફળ જશે તો કેટલી બધી થતી હોય કેવું ફળવારે કેટલા બધા માર્યા એ દ્વારા અમારો થાય તૈયાર હાથ ધરા વિચાર મેળ પડે મેળા પડે મેળ પડે તમારે સંબંધ સુધી એટલે ફરી પાસે એવો સંબંધ ના બંધ થાય કીધું વધુ ચિંતા અને થોડું ધર્મ ધ્યાન કર્યું હોય તો જાનવર થોડું ધર્મ ધ્યાન અને ચિંતા વધુ ચિંતા ઓછી કરી હોય અને ધર્મ ધ્યાન વધાર કર્યું હોય તો માણસ માં આવે અને ધર્મ ધ્યાન એકલું કર્યું હોય તો દેવ ગતિ બધાય અને ચિંતા તરીકે કરી હોય તો અંદર ગતિ બધાય આ ચાર ગતિ નો ચિંતા થી ડેબિટ થાય અને ધર્મ જ્ઞાન થી કેરી થાય નહીં અને ડેબિટ નંબર અને જેટલું તમારે જો સુખ જોઈતું હોય તો બીજા જીવ માત્ર ને સુખ આપો ઉત્તરાયણ આવું જો દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો તમને કેવી રીતે આપો બાળક ને કર્મ નું ફળ અને જે એટલે આપડા લોકો છું કે હા તું હોટેલ માં નાનપણ માં ખાતો હતો એ જો ભાઈ થયો ને એ દેખી દુ ફળ અને પણ એ હોટેલ માં જતો તો કયા કર્મ આધારે એને નતું જવું જતા જવું પડતું હતું પૂર્વક્રમ યોજના રૂપે છે અને એનો ફળ રૂપક રૂપે છે કેવું છે પૂર્વક્રમ યોજના જેમાં આપણે એક બંધ બંધાવવાના ત્યારે ત્યારે યોજના નક્કી થાય એ તો કાકડું પર જાય ને એ જ આ પૂર્વક છે પછી જ તે જ્યાં અહિયાં કામ ચાલુ થાય એવું આપણા રૂપર છે આપણા થઈ જગ્યા અને જ્યાં સુધી એ કર્મ પાક્યો નથી કર્મ પાકેદાર પર આપે ક્યાંક વાઘો તમારો હોય વાઘો તમારો હોય એને પંદર વખત મોર આવ્યો હોય અને તમે કાલે મહેમાન આપવાનો હોય તો તમારા બાપા એ જઈ અને કહો ભાઈ કાલે મહેમાન આવ્યા છે અમને પાકી કેરી આપી દે તો એ આપે કેમ ના આપે નહીં પરિપક્વ કાળે આપશે તમારો આપણો હશે ખબર ની એના પરિપક્વ કાળ છે આ જેમ તેમપક્વ નથી કાળ થયો ત્યાં સુધી આ મોર હોય છે નાનકાની કેરી હોય છે આવરી હોય છે આવરી ત્યાં સુધી સંચિત કર્મ કહેવાય અને પરિપર થાય સારા ફળ આપવાનું સન્મુખ થાય કરેલો બધું કજું કરેલું ભાગ્ય ઉપર ભાગ્ય ઉપર ભાગ્ય ઉપર ભાગ્ય ઉપર પરમાત્મા ની શોધ માં અથવા તો આત્મા ની સંશોધન માં એ પુરુષાર્થ મેં નથી કર્યો પુરુષાર્થે પૈસા મેળવવા એમ કે મારી દ્રષ્ટિએ પરમાત્મા ના સંશોધન એ પુરુષાર્થ અને એ પુરુષાર્થ મેં નથી કર્યો આ પૈસા કમાવાના માટે કરીએ પુરુષાર્થ નથી પરમાત્મા કરીએ અને એવું જુદું ના હોય એ બધા જ કર્મ ફળ છે કોઈ વેલો ઉઠીને અહીંથી ગયો માટે નું તે પુરુષાર્થ થી કે મોડો આવતું પછી મોડો જાય તે પુરુષાર્થથી દેશ ગયો પ્રાર્ધ અને વહેલો ગયો તે રઘવાજીઓ કેવાય અને મોડો ગયો તો આધુ કેવાય એક પુરસ્થ પ્રારબ્ધ છે રઘુવાજી પ્રારબ્ધ છે સમજું ને ગુજરાત તો બધી ગુજરાત તો માણસ જોઈ શકે જ નહીં એમનો પૂછા દેખાય નહી દેખાય નહીં જે દેખાય છે અમેરિકામાં ધંધાધાન શક્તિ છે કોઈ ડાક્ટર પાસે ને તંદુરસ્ત કઈ કે તો લેજો ને સુગંધતી સદા દર્દ શકતી નહીં કોઈ ડાક્ટર આપતી કોઈ નહીં ને કુતરા કેમ એ લાગે ને વધારે ખા વધારે નહીં કે વધારે ખરી શકતી હે વધારે શકતી એટલે પાકીની જરૂર નહીં પડતી તો પાકીની તો ટેબલની જરૂર નહીં પડતી એટલે પાકીની તમારે તો શક્તિ નાખું કયું નથી ઉચાર અટકું હેલ્પ તો લઈ પડે ઠંડા થવા વાગ્યા મરડ માં કોઈ એવો પાટું લખ્યા ને થા થવાની શક્તિ હતી મારી કૃષ્ણ કોઈ ને બધા ને થા થવાની શક્તિ નથી મને નથી અને અહીં કઈથી લાયા ધંધાક્ષમત્કાર દેખાડે છે બાબા ચમત્કાર દેખાડે છે બાબા છે ધંધાચર ની શક્તિ છે પછી ચમત્કાર બતાવે હું આ ધંધાચર ની શક્તિ ચમત્કાર કરાયા બાપુ છે ગુરુ પ્રમાણ સંતોષવા આવ્યો છે અહિયાં તો લોકો બોલા છે બિચારા કે ગમ ચમત્કારી પડાય છે દાદા ચમત્કાર ચમત્ત કરે દાદા શું ચમત્કાર થતામત્કાર અમારું પુણ્ય નામ કરું છે અને અભ્યાસ નામ કરવું હોય તે તમારા જ્યાં કરે તો કરે તમે યાદ ત્યાં ઘણા લોકો દેશ નામ મળે પચાસ મારે જરૂર નથી આપવા આવે તો અહીંયા નિરાચન માં આપીએ કારણ કે હારી જગ્યાએ જાય એટલું આ સર હું બતાવું છું જ્ઞાનજી પુર કે તરું તરફ ભરવલ છે આઈથી ફોન કરીશ તને મળશે તારે અડચ હોય તો મને કે મને હું ફોન કરીશ તને મળશે અમારી પાસે હોય નહીં કારણ લઈએ તો હોય ને મારી પાસે પણ તમને અડચન્ટ વાળા ના પૈસા કમાતા હોય કોના ખબર છોકરાઓ ના નથી બે હોય માઇફ ના નથી હોય એટલે એ વસ્તુ પૈસા કમાઈએ છીએ કોનાસીબ ના હોયર નથી છોકરાઓ ના હોય પણ તમે બગું છે ભરેલા માણસ પેલા જેના હાથમાં રૂપિયા આપડે માટે આપડા ખાતા ને એમને મૂકેલા એમના પૈસા જે છે ને આપડા ખાતા મૂકેલા છે એમને આપે જ વાપરવાના આપે પણ બધી પૈસા તો આપડે આપણે નથી કે તમને ધંધો કરતા નહીં આવે આપડું યાર ઉઠું નથી પણ તારા પિસ્તા નથી કાપી જશે ને તમારો મૂકીને આવ્યા હોય આટલું અમારું તમારે ધ્યાન માં મૂકીએ છીએ પચીસ હજાર ને વધારે જોગા નાખીએ તો અમને બેંક વાર કોણ હતું આપડે અત્યારે નારીએ રહું ચાર નારી લેવા જાય ને લેવાની જરૂર નથી હા પેલા સસ્તા પણ રાખ ને ખાલી ભાઈ પચીસ લાખ પચીસ લાખ રૂપિયા દેલા હોય એટલે અઢી લાખ પણ આપે અને ઘેર બિસ્કેટ ચા પાડી ઘેર કરે ધારો કે બાપ નામે કે છોકરા ના નામે ગમે તે કોઈ પૂર્ય કરે કે આ મરી ગયો તેને સોના નું નાળીયે બાંધે કે કોચ નું એમાં એનું ફળ કોને મળવાનું એટલે મળી ગયા પછી બાપ ની કે છોકરા ની સોના નું નારિયેળ બાંધે કે ગમે તે કરે તો એનું ફળ કોને મળે મરી પાછળ છે કે ભાઈ આ એના નામથી કહો આ પાસે કઈ ખર્ચો કરે એટલે એ કરે હું તારા બાપા નું કરવું કે ના કરતો છે કે બાપી ને દેવું કઈ નીકળે કરે પણ મળે એમાં પૈસા વાપર્યો તો કોને ભૂલ્યા અને બાપ જ પૈસા હોય અને જો હરકે કોને મળ્યા ટ્રાન્સફર બેન સાથે બંને નો એકાઉન્ટ ભેગો હોય બંને ની કમાણી ભેગી હોય અને હોય એ મારે પાંચ હજાર વાળો જાય તરવાદ અત્યારે ભાઈ ને મનમાં એમ થતું હોય મને તમારા ભાઈ શાકા દીકરા કેટે છે મારે કહું છું તો ભાઈ ના લાભ માંલ માં લખી જઈએ તારો કે આપડે વ્હીલ બનાવીએ એમાં લખી દેવામાં આવે કે કયા કામ માટે વપરાવાનું છે તો તેનું કુન મળે ને એને પૂરેપૂરું પાડવા લે ને ના કરનારો એ જવાબ પણ મળે ધંધા પર ચડે હાલવાનું વધારે બધું આલ્યું કેવી રીતે કંટ્રોલ કરી શકાય ભાવ કરશે